हिंदू ना छोड़ो करते संजो भेगा विचार आंसाह करवे जे मंसाह करव પછી ખાય નહિ પણ મનમાં વિચાર વાંધો કઈ ખાત એવું નથી આમાં તો ગનથી પડે પાછી ગંદી પડે ગનથી પડે તો સૌ થાય એ ગાંઠો હોય છે પણ ક્યારે ફૂટે જેમ ખેતરમાં જમીનમાં ઉના ફૂટે આપડે કઈ ગાંઠે બધું લાડી પર વેલા કાઈ નાખી બધા કાઢી નાખીને આપડે તો હજુ ના ચાલે એ તો પછી જુલાઈ મહિનામાં કઈ ફૂટેલું ના હોય ત્યારે ના હજી આ વર્ષ માં જુઓ તો કોઈ કોઈ જગ્યાએ ગાંઠ કપાઈ ગયેલી હોય ને પછી ફૂટે એટલે એમ કે ગાંઠ કાઢી નાખા ને પછી ગાંઠો ઘણો થાય એટલે નિર્ગંધ થયો નિર્ગંધ મન ભાઈ વસ્તુ બધાનું એવું બધા કોઈ નું પાંચ મિનિટ ગમે કોઈ દસ મિનિટ કોઈ ગમે કોઈ અડધો અડધો કલાક બરોબર જેથી કરી મારી ગાંઠ નીકળી જાય તન્માય થયા ગાંઠ હોય એટલે ખા એ કરવું તો ખાનાર નહીં પણ જોવું બરોબર એટલે છૂટી જાય છે પેરી ગાંઠી વધ્યા ઘટા વધ્યા ગાંઠિયા છૂટવા મળે તમારે શક્તિ કઈ શકતી વ્યવસ્થિત શક્તિ ઓપિનિયન કયું કઈ બાંધ્યો છે બોલ્યો કે મેં પડી તો પેનીન નઈ બોલ રે કે એમ કહે છે કે એની જાગૃતિ રાખી બહુ અઘરી છે નહીં ઢારે દિન આપી છે અઘરી નથી તારે રાખવાની નથી ઓ તારે નકી કરાય દાદાને દાદાઈ જે જાગૃતિ આપી છે તે મારા ઉપયોગ કરવાનો છે ચલાયો તારે દાદાઈ જે જાગૃતિ આપી દાદાઈ જે જાગૃતિ આપી તેનો ઉપયોગ કરવાનો છે તારે તો દીવો ધરવાનો છે ઓ ઇત્યો કેત કે કેત કરવા છે ગેશ યુઝ ઇટ માચી તાળ જાગૃતિ વેધી નથી બેદારામાં હા પછી મન બુદ્ધિ મન હંમેશા શરીર ની બારી ગયે નહીં એક વખત જોયું નથી મેન પર મૂકીને આવીશ એમ મેં કહ્યું તમને બધાને એરોપ્લેન પર મૂકીને આવીશ એટલું તમને બધા શરીર ની બહાર નીકળે ને તો યોગ્ય બે ફરી એટલે ચિત નીકળે ચિત્ત નીકળે ચિત્ત ભટકે બધે ચિત્ત ભટકે ચિત તઈને તળાવ્યા શક્તિ છે જોવાની એટલે ચિત ભટકે બધે શરીર માં ભટકે અને બારે ભટકે કારણ કે એ છે ખુદા પક્ષ છે ટિકિટ ના છે એ ભરકે ગમે ત્યાં ભરકે ઇન્ડિયા બહુ છે પણ જોયા હવે પાછું તૂમ માં બઉ દેખાય બધું એનું ખુશી અને મન તો હે ખાલી વિચાર જયારે ચડી હોય ને તો એ જ વિચારની દશા એ જ મન એ બીજું બધું મનમાં કશું હોતું જ નથી ખાલી વિચાર નો આંબળો તે ગરીમાં આમનો ફરફર કર્યા આંબળો પછી એ જ આમ પછી ફર્યા કરે આમળે ચડેલું મન કહેરાય એટલે આ હશે થોડુંક ચિત્ત અશુદ્ધ થયેલું છે એ ચિત્ર પછી બુદ્ધિ પ્રોફિટ એન્ડ લોસ દેખાય દેખાય કરે ત્યાં બુદ્ધિ છે બુ કામ પ્રોફિટ અને લોસ જોવાનું બાય ઇફ તો છે ને ઈ ઊંચી ઓટોમેટિકલી જોઈ રે દેજો કે કેમ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક એમ બુદ્ધિ દેની મેરે ઓટોમેટિક આ બધું જોઈ લે હે બુદ્ધિ દેની મે ઓટોમેટિક આ બધું કરી લે પ્રોફિટ એન્ડ લોસ હા એ બધું પર એક જો જો કરે બલે કેનો દેષ પ્રોફિટ એન્ડ લોસ જો આનો દે તુ નોટ નાઈટ ડોન્ટ ગેટ ઇનવોલ્વ એન અ પ્રોફિટેબલ પાથ ઓર રસ્તો દેખાડે લોસ ના જાય એ બધું કરે બુદ્ધિ ધીમે ધીમે ઓછી થતી જાય ને જ્ઞાન જેટલું પ્રગટ વધારે થાય તેમ તેમ જાય દાદા વહાટલું જે બધું થઈ ગયું તેને યાદ કરવું તેવું બુદ્ધિ નું કામ છે યાદ કરવું એ પણ બુદ્ધિ નું કામ છે એ બધું બુદ્ધિ એટલે દાદા ને બુદ્ધિ પ્રકાશ દાદા પાસે લોકો કેમ યાદ તમારે બધા દાદા ને ફરવું પડે દાદા ને કેમ આવે મંદિર માં દર્શન કરવા બધા પૈસા ની હોય ને કરાદે બધું વાહ થઈ ગયેલું તે યાદ રાખવું નથી ને અમારા જેવા તો બહુ ઓછું યાદ રહી છે તે સારું કેવાય તો પાછળ જે થઈ ગયેલું તે એમણે યાદ રાખું નથી તો તે સારું કહેવાય બિલકુલ ભૂલી જાય એને કોઈ નહી ભૂલી જાય હું યાદ રાખતો એટલે પૂછું છું થઈ ગયું એને તો આપણે ઉધાર શું કરવાના આ કોઈ કેવી વસ્તુ ઇન્કટેક્સ ભરાઈ ગયા બીજું ભરાઈ ગયું લોના લઈ ગયા આના લઈ ગયા રહી તો ભણ શું કરે કોઈ કોઈ વા দাদা બધા યાદ કરાવે છે કે તમે इंग्लैंड માં રહેતા હતા તમે ત્યાં ભણ્યા તો બધું આ બધું ક્યાંથી ભૂલી ગયા તમે આઠ વર્ષ ના હતા તો યાદ ના રે સારું ભૂતકાળ વર્તમાન કાર my presentation to so, uh <coughs> <it> the <coughs> hmm? hmm. okay. firewall we निकाल कर का okay math no એટલે કે एग्जीना एग्जांपल કે આમાં આટુ આટ paste paste firewall निकाला માટે તો પછી જવાજ પડે ને पे do you have to go back and try to eliminate all the fire up you know because that's we have to now start remembering them so that you can set i think that the the प्रतीक remembering प्रतीक you mean प्रतीक તો એવા કઈ આશીર્વાદ આપો દાદા કે અમારે ક્યાં રવર રવર ના ત્યાં રાખે આ બધા ને અહિયાં જન્મ જયંતિ નો દિવસ હોય ત્યારે વરઘોડા માં વરઘોડા માં ફરેલા તમને દીદી જે બધા અહીંયા આ પોત પાસે કેમ નથી આવતા દાદા એ કેમ જવું પડે દાદા બધે ગામે ગામ જવું પડે છે તો બધા દાદા પાસે કેમ નથી આવતા લોકો હા સારું પછી નિરાંત લાગે નિરાંત લાગે એટલે તહેવાર મન થાય પેલું જોયું નથી ને પેલા લોકો દગા કરેલા તરફથી ડોલર નકા મગા બધા એટલે મનમાં એમ કે આમાં શું હા તમને હેલ્પ થાય શંખ શંખ આવે જમણા સંખ ને મારે જમના સંખ ની પડે શ્રીમા આ તો લોકો બનાજ કરીએ જે ચીજ ના મળતી હોય એ ચીજ ને બહુ એ દેખાડ્યા દેખાડે બધું હા પોલમ પોલ છે બધા માણસ પૂજારી લોકોને લમણ બે હાજર જીવડાયવાનું ઘર બનાવ્યું મારે શું કરવું છે તું મરી ગયું એવું ખંડિત થાય તમારું બધું જાય જગત છે આપડા લોકો છે જ્ઞાન થયું પછી સારું છે આપડે સમજ પડી જાય કે આમાં ફેરફાર બધી વિનાશી વિનાશ્યવિનાશી આપણે અવિનાશી ફાઈનલ આ તો આપડે ઘણી જગ્યાએ દેવદેવી ના ફોટા આગળ જોઈએ દેવદેવીઓના ફોટા આગળ જોઈ ને સંઘ કોઈને ત્યાં એક હોય કોઈ ને બે હોય એટલે ભાઈપુદેવી શંકર નહીં એટલે મકુ આનું કઈ મહત્વ છે કે કેમ એમ તો પછી બકરો ક્યાંક ના થોડું હું ખાલી ચિત્ત નું જ્ઞાતા દ્રષ્ટા રહું તો ચિત્ત કેવી રીતે શુદ્ધ થતું જાય ચિત્ત નું ખાલી જ્ઞાતા દ્રષ્ટા રહું તો ચિત્ત કેવી રીતે શુદ્ધ થતું જાય સાસુ ઉપર સસરા સાસુ સસરામે અરે ધણી કરતા હું નું વધારે વેલવાળ લાગતું તે સદીનતું થઈ જાય કે દા શું તો હાય તો ધણી ધણી કરતા હું નું વધારે લાગ લાગે ધણી ની કેમ કે હોના ની ધણી ની ડોળી ની ધણી ની ધણી ની હા ધણી હોય તો જ નું આવે ને આ કેદી તું તમે અમે જાય હા બોયવા અમે જાય તો જ પેરેને તો ની તો પેરે હણી બરોબર છે પછી ના આપે એનો વેરાયું તમે નિશ્ચય કર્યો ને તબક્તિ કેટલા કે વીસ લાખ 20 લાખ આપવાયું ભાવના કરી આપી દઉં જેમ તું કઉ છુ ને વીસ લાખ રૂપિયા એટલે કેટલા કેટલા લાખ ડોલર થયા બે લાખ ડોલર બે લાખ ડોલર હા તો એટલે બધું ભાવના કરવાની તો આયાત આપડે પણ બધા ભેગા થાય કામ કરતા હવે અમારે જે ઈચ્છા છે કે ત્યાં મંદિર માં ત્યાં મોકલવા એ અમારી ભાવના તો એ ભાવના પર અમે કામ કરીએ તો એ વધુ શક્તિ થાય એ વધુ શક્તિ એક બાકી હતો ભગવાન તો દર અસલ ન્યાય તો ન્યાય દયાલું નહિ દયાલ તો આપડા લોક હોય છે ને બધા એ ને બચાવવારે ઉંદરી માટે બિલાડી મારે તો બિલાડી ને દુઃખી કરે તો બિલાડી ને દુઃખી કરે દુઃખી ખાધા પીજા તો ઉંદર ના બચ્ચા નો શું દાદા તો પછી ઉંદર ના શું ઉંદરના પચ્ચે અનુસર મારું કેવાનું દેવને હાચવા જોઈએ દયાળુ કોણ કેવો હોય એક બાજુ દયાળું એક બાજુ હોય દયા ધર્મ શરૂઆત થાય દયા થી પણ દયા પૂરી થઈ જાય ત્યારે પછી જ્ઞાની થાય અમારા દયા ના હોય બિલકુલ દયા ના દયા હોય તો નિર્દયતા હોય તેમાં કરુણા હોય તમે જોયું નહી આપડે ઇન્દર ને બચાવ્યા હોય બિલાડી મારે આનંદ દયા કેવાય નહી કેવાય તમે એવું ભૂલચૂક નહીં કરેલી બધા ઘણી વાર ઘણી વાર કરેલી તમને ન્યાય ખબર ના પડે કરી રહ્યા છે પિલાઈ ના ભગીઓ ને બચ્ચા ને બિચારી લાયેલ તો બીજા હું લેડવા મરી જાય બિચાર બધો આમાં જોઈએ નિરીક્ષણ નિરીક્ષણ કર્યા કર્યા શું થઈ રહ્યું નાના જીવડા આમ બધા દયા રાખ્યા બધા શિક્ષણ ઉપર બધા આપણને લખે કે આ નિર્દય માં શિક્ષણ દયારું થાય નિર્દય હોય પણ વધતો હશે આજે તમને સંજોગ છે ભગવાન ન્યાયી છે અને કરવું સારો પ્રશ્ન ન્યાય એટલા જ માટે કે અન્યાય અને ન્યાય બે સરકાર છે એટલા માટે ન્યાય ન્યાય એટલા જ માટે બિલકુલ આ કૃષિ જેમ આ કુર્સી ન્યાય છે કે નઈ આપડે આમાં ફરી તો જ લાગે છે બીજી વાત કેવા ગોંધ સારા પ્રશ્ન કરે છે ફરી બંધાવા જેવું છે તે તો તબકા मूल भाव, भाव से मूल भाव कर्म से बंद कर પણ હા જે ડિસ્ચાર્જ ભાવ છે મન ના તન નહી છે થયા જ કરવાના વિચાર તો આપડે અહી થી ગાડી માં જતા હોય ને દાદા સ્ટેશન થી માછી બાંધતા જઈએ તો પછી એક જગ્યા એક્સિડેન્ટ થયેલો દેખરે વિચારો ધ્યાન ના રાખે તો तन में जाए सारा विचार गमे मनस तरह जाए खराब विचार होता रहे <coughs> સારા વાક્ય છે अमर बदाने एक प्रकार शिक... <coughs> ना हो है? એ અવરું કરે તો બાદ બાકી ના કરીએ કરવાના હોય આમ જણ સમય અહેશું ભાવ તો કાયમ ના રાખીએ એનું ભાવુકર્મ એટલે કર્મ બંધાય ભાવુકર્મ એટલે આ કર્મ બંધાય ને આ છૂટી જાય અને વિચાર કરવા શું કરવાનું ભાવકર્મ તો જે ઈચ્છાઓ થાય ને એ પૂરી થઈ જ જાય વિચારો પૂરા થાય કે ના એ થાય એટલું જોયા જ કરવાના પણ ભાવ કર્મ ની ઈચ્છાઓ પૂરી થતી જ જાય સિનેમા જવાનો ભાવ થતો હોય તો દયાવાય એક બે દાડા પછી પાંચ દાડા પછી દયાગ રહે ને ભાવ છે ભાવ નથી વિચારો તો ગમે તું કઈ ગમે તે વખતે ઉનાયંદ લાવે એવો વિચારો હોય વિચારવાનું ગમ ગરીબ કેસા તો આપણે જો એને ગભરીયે નઈ નોંધ કરીએ અમે કહીએ કે મનના વિચારો કે ભાવ બગડે મારી ભૂલ થઈ હતી કડી ખાવાની હોય એને ખબર પડી જાય પણ બનાવી પછી જતી રહેવાની ભાઈ તો પછી ખબર ના પડે એટલા માટે આપડે એને કેવું જોઈએ આજ હવે મારે તો આવી રીતે ભૂલ થઈ હતી માણસ બધા ભૂલ છે જરાક મીઠું આપણે મેં તો વાત ના કરીને ખાવાની હોય હું ઘણા ફરા સાથે ચામાં જરાક ખાડ ઓછી આવી હોય કે રહી ગઈ હોય ને તો ત્રીજામાંથી બૂમ પાડીએ ની પીજ दादाजी खड़े मंगाई निकाल तब करता नहीं सहनशीलता है बहुत सहनशीलता करे स्पींगो कूदेली पे ભગવાન જોઈએ તમે એવું નહી કરતા કોઈ વખત લેટ ગો એ તમે કહો તમને દાદા મળ્યા છે તો હવે ભાવ કરીને છૂટી જાવ ભાવ કરો અને કેમ કરો તે સમજાવ આ ભાવ છૂટવાના ભાવ છૂટવાના ભાવ કરીને છૂટી જાવ આ બંધાવાના ભાવ હતા બંધા બંધા કર્યા છૂટવાના ભાવ કોઈ બોધનાર નથી ભાવન થાય ને કે મારે આ છૂટી એને કોઈ ભગવાને બાંધી શકે નહીં અને બંધાવાનો જે ભાવ હોય એને કોઈ છોડી શકે નહીં છૂટવાના ભાવ હોય ગમે એવો લાયક હોય પણ છૂટવાના ભાવ નિરંતર કરતા એને કોઈ ભગવાને બાંધી શકે નહીં એનું ના લાયક કે બાંધી શકે નઈ એને છૂટવાના જ ભાવ છે ગમતું જ નથી તમને તો છૂટવાનો ભાવ નથી આવતો એ બધું છોડવાનું છે હવે અવાજ પડી ગયા भुचो भुचो दादा, देगा से दिए दिए दिए से दादा इच्छा इच्छा ना ना ना ए कर पर... તમારે ફેરફાર થાય છે પણ તમે તો મને ક્યાં કઈ ફાઈલ નંબર ટુ ફેરફાર થાય છે એમ સુરવીર છે કે જ્ઞાની પુરુષ સહારા વગેરે કોઈના ભગવાન નો પણ સહારા નહીં અમને કઈ જાય નિરાલ કેવાયલ તમારે સુધાત્મા નું અવલંબન લેવું પડે જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી પૂરું એટલે તમે સુધાત્મા થઈ ગયા પછી અવલંબન લેવાનું જવાબ લાયા છે કે કાગળ લાયા કાગળ લાયા છે પૂછતા નથી સારા પ્રશ્ન પૂછ્યા પેલો પ્રશ્ન પૂછો ભગવાન દરેક જીવ ભગવાન બેઠા છે તો જીવ ખરાબ કામ કરતા કેમ વટકતા ભગવાન ખરાબ કામ કરે છે સમાજે નક્કી કર્યું કે આખડ આપણામાં જો આપણા નાતે જાય તો ખરાબ કેવાય અને કોઈ લોકો નાતે જાય સારું કેવાય थे।, से से। चोरी थे, थे, थे चोरी करे के बाप दो बिजनेस छप बिजनेस बिजनेस करते आपके એટલે આપડે નાતું થાય બઉ દુઃખ એ ખોરું થઈ ગયું ખોરું થઈ ગયું અને હલકી રાત નાત્ર રોજ થાય છે સમજણ નામ છે આપડે કરવાનું હોય તો મહાદુઃખ અને મુસલમાન ખુબ સુખ થઇ જાય કઈ વાત સાચી ભગવાન ભગવાન ન્યાયી છે દયાળુ છે દયાળુ નથી ભગવાન ન્યાયી તો છે પણ દયાળુ નથી કેમ દયાળુ નથી ત્યારે દયાળુ હોય તે નિર્દયી પણ હોય શું હોય જે મારે દયા છે એ દિદય હોય એટલું માની દેવું તે ઉંદર ને બચાવવા બચાવે બિલાડી મારે દયા બિલાડી પર બે બચ્ચો હોય બિચારી રકડી મરે ખબર પડી ને બે બચ્ચાને દવડાવવા માટે એ કઈ બાર ખોરાક ખાય તો ધાવણ આવે અને ધાવણ એટલું નહીં પણ આટલું પછી ઉંદરી બચું આપવું પડે તે હું જોઉં તો એક ઉંદર ને બચ્ચો હો લેતી આવે ખવડાવ નથી મોટું મોટા ને આવડું હોય તો એનું મોટું બધું ખાતા એનું મોટું એવડું હોય તો મોટું મોટું ખાતે મેલું છસુંદર આવે ને નહી સુંદર જેવું જાય છસુંદર છસુંદર તમે સમજ્યા ને ખોરાક તે છે अब भाई पूछे थे श्रद्धा ने विश्वास तो पावा तुम दओ संसार बहुत मजे होय नहीं ते विस्तार के ધાર્મિક બાબત માં શ્રદ્ધા કેવાય શું કહેવાય ધાર્મિક બાબતની માન્યતા હોય આપને શ્રદ્ધા કેવાય શ્રદ્ધા કેવાય દર્શન અને વિશ્વાસ એટલે સિન્સિયરલી સિન્સિયરલી એમાં સિન્સીયરલી શ્રદ્ધા ના હોય પડી સમજ बधाई बात समझी गया एक एक जना झपके पर मोती परोई ले ने पर पात्रों समझी दादा तमामी गो लगे बहुत अनुभव अमरण बहु हे एम आवरण तो हो बदाने भाई તમારું ઘર માપ જાત માટે ના ખર્ચ્યા તો કોના માટે આત્મા માટે ના ખર્ચ્યા તો દેહ ને માટે ખર્ચવાના જ ખર્ચવાના છે કોઈ લઈ ગયેલું નહિ લઈ જતા હોય તો મૂકીને લઈ જવાતું હોય તો મૂકીને કોઈ જાય નથી દસ લાખ સુધી એવું મૂકી જાય વાત અરે આ જે છે એ બધું મારે આપડે સમજી રહ્યું નથી કે આવો રિવાજ છે એટલે આપડે બાપાએ જે આપી એટલે છોકરાને આપી બીજું હા નહી તો છોકરા સમજી રહ્યું છે એને ગયા અવતાર આપ્યું હતું મોન્યા તે મજા કરી મહેનત કરી જાય નોકરી બારસે દમ નીકળી જાય ના નીકળે છે બારસે નોકરી દમ નીકળી જાય